જયસ્વામીનારાયણ અર્થમનાથ નાસ્તે સુખલેશ સત્ય કુત્રદિ ધન ભજગોવિંદો ભજ મૂળમતે અથમ ભાવય નિસ્તી તત સુખલેશ સત્ય પુત્રિપી ધનભાજ ભીતિ વિહિ शंकराचार्य जी कहे छे के अर्थ एट पैसों अनर्थकारी एमेश मास्ती तथा सुख ले सत्यवात आज पुत्रादपी पुत्र धनभाजाम धनपतिओ ने हमेशा भीति भई रहे छे। सर्वत्र ऐसा विहिता रीति बधे आज रीति छे, पैसा घा अनथ रहा है ये विषय अपने बे त्रवचन जी सांभिए अपने जु कि पैसों साथ चिंता आए अनिद्रा अजीर्ण अशांति भोग विलास ने दुर्गुण दोष पाप आए क्लेश कलह के थ सातमु ये अहंकार पैसों अहंकार संस्कृत साहित्य मीधु यौवनम धन संपत्ति प्रभुत्व अविवेकिता एकमअी -एक અનર્થાય કિમુઅત્રુષ્ટયમ યોવન ચાર ચીજ બતાવી ચાર માંથી એકાદી હોય તો ધનોજ પનો કાઢે કેટલું ઊંધું ચતું કરે એમાંનું પેલું યોવન एवा नहीं बीजू धन संपत्ति तीजु सत्ता चौथो अविवेक आ चार एकाद हो तो आपू बहुज भू करे तो एक चार भेड़ा थाय तो पी शव एम શાસ્ત્રકારો કે શું કરશે એ કઈ કઈ જ ન શકાય બ્રેક વગરની ગાડી પેટ્રોલ ફૂલ ભરેલું ચાલુ અને ડ્રાઈવર નહી એ શું કરે એનું કઈ નક્કી કરું યૌવન યુવાની માંથી પસાર થયા છે બધાને ખબર હશે કે જુવાની શું કરે આ જુવાન છોકરા છોકરીઓ યુવાનીના નશામાં એનો દોષ નથી જુવાની નો દોષ છે એ ઘરડા થાય પછી તો દાંત કાઢતા હશે કોઈ એને યાદી આપે કે તમે જોવા ના થતા આવું કર્યું હતું હે હવે જવા દે ને પછી એને હસું આવે કોઈની પાછળ આંસુ સાર્યા હોય મરવા તૈયાર થયા હોય ને બધું દાંત આવે પણ એનો દોષ નથી ને દોષ છે જુવાની જ આંધળા ભૂત કરી નાખે એટલે જે દીકરા દીકરીઓ તમે જુઓ છો ને યુવાનીમાં જે ભૂલ કરી રહ્યા છે કાં તો મરી જવું પડે ને કાં તો આખી જિંદગી હિજરાવું પડે ઘણા જુવાની ના નશામાં હિન્દુ હોય ને મુસ્લિમને પરણે મુસ્લિમ હોય ને હિન્દુને પરણે ઘણ એવું બધું થઈ જાય પછી પસ્તાય ઘણું બધું થાય ઘણા લાલચમાં આવે ને ભાગી જાય ને પછી સાવ બેહાલ જીવન જીવે પછી બાપ ને ઘેર પાછા ફરી શકે કે ના સામે ઘેરે રહી શકે ના ઘણા હોશિયાર હોય પછી આમ વિચારી બોલતા હોય છે એ વખતે મેં ભણવા માં ધ્યાન દીધું હોત હા તો હું આઈ એસ ઓફિસર હોત હવે તમને આઈ એસ પટાવાળા તરીકે હવે કોઈ રાખતું નથી એટલે આ સાંભળીને તમારે યુવાની માં ધ્યાન રાખવાની વસ્તુ છે કે આ બધા યુવાની ના રંગ છે એટલે યુવાની છે એ શું ન કરે અવિવેક શું ન કરાવે અવિવેક એટલે આ કરવા જેવું ના ન કરવા જેવું આ સાચું ના ખોટું એનું જેને ભાન નથી પછી તો શું કરે એનું કઈ નક્કી કરિંહ ગરડો થઈ ગયો જંગલમાં ગરડો સિંહ પણ ખાવા તો જોઈએ એની વૃદ્ધાવસ્થાનો લાભ લેવાનો વિચાર કર્યો એક શિયાળ શિયાળ લુચું પ્રાણી એમ જો દરબાર ઘરડા થઈ ગયા છે એટલે ધીમે ધીમે બહુ પેલું કરીને પછી એ સિંહની પાછળ પહોંચ્યું મીઠી વાણીમાં સિંહ વશ કર્યા કે માલિક તમારી અવસ્થા થઈ તમારે આમ રખડવું પડે રોટલા માટે મને ઠીક ન લાગે એના કરતા એક કામ કરું તમે નિરાયતે ગુફામાં બેસો રાજા મહારાજના ઠાઠ માટે હું શિકાર ને તમારી પાસે લઈ આવું પેલા તો બહુ સારું બસ તમારે જમી લેવાનું બીજું કટ્યું મને રોટલો નાખી દેવાનો એટલે મારે પૂરું થઈ જાય અને તમારું પેટ ભરાય હા વાંધો નહીં કે હું તને ખાવા આપીશ હવે આવી રીતે શિયાળ જે તે એવું કઈ મળી જાય એને ભોળવી ગુફામાં લઈ આવેલો ડાલામાં બેઠો જ હોય એ ઘરડો તો પાછો સિંહ એનો કઈ પંજો જેમ તેમ તો ખમી શકે નહી કોઈ બે ને ખાવાનું મળે એમાં શિયાળ ભટકતું તું કોઈને જાળમાં સપડાવા એમાં ગધેડો ભટકાઈ ગયો એટલે શિયાળે કીધું કે ગરદભાઈ ગરજ ગધેડા ની બાપ કેવો પડે રમૂજ માં કે છે ને એક જણો રસ્તા માં હેલો જતો કેળાની છાલ પર પગ લપસી ગયો લાંબો થઈ ગયો સુઈ ગયો દંડવત કરતો ને એમ લાંબો થઈ ગયો સામે બરાબર ગધેડું ઉભેલો એના પગ પા આમ હાથ રહી ગયા એક આમાંથી એક મહિલા બેન નીકળ્યા એટલે એમણે કીધું ઓહો બડે ભાઈ કા પેર છું રહે હો બડે ભાઈ કો પેર પડે હો તો પીડ્યો પડ્યો કે હા ભાભી ગધેડા ને ફોસ લાવ્યો કે જુઓ તમે છે ને મારી સાથે આવો ને હું એક તમને ગુફામાં લઈ જાઉં હા ત્યાં છે ને હવે સિંહ છે ને એ હરિભજન જ કરે છે પણ મારું શું કામ છે અરે દર્શન કરીએ પાપ ટળી જાય આપણે પગે લાગીને રહ્યો આવવાનું મેં કઈ પાપ જ નથી કર્યો પાપ કિર્યું હોય તો સિંહે કિર્યા હોય મેં તો શું કર્યું હું તો હાવ તમને ખબર નથી આવા પર્વના દિવસ હોય ધનુરમા એ શું છે એ રાજી થઈ જાય અને આપણે એની સાથે દોસ્તી હોય તો તમને જંગલ કોઈ હેરાન ન કરી શકે એ ખરું આપડા હેરાન ઘણા કરતા હોય છે હા તો રાજા સાથે દોસ્તી હોય છે જે આવરો જાવરો રાખવાનો હોય તો તમને કોઈ પછી કનડે નઈ યસ ચાલો હું ભેડું છું લઈ આવ્યો આ ગધેડો જેવો ગુફામાં ગરવા ગયો ને ત્યાં ઓલો તો તૈયાર જ બેઠો હતો આમ કર્યો અને પંજો ઊંચો કર્યો ગધેડો સમજી ગયો આ હરિભજન કર્યાવ નથી એમ ઊભી પૂછડ્યા ભાઈઓ વોચી વોંચ્યું કરતો ગયો શિયાળે માલિક ને બઉ ઠપકો દીધો લઈ આવું છું જરી ધીરજ નથી રાહતી હજી ઓ દરવાજામાં આવ્યો નહી ત્યાં લાંબો હાથ કરી ગયા આવવા દેવો જોઈએ બેસવા દેવો જોઈએ પછી નિરાય ક્યાં ને તમારે તમારું કામ કરાતું તમને મોટા થઈને મારે તમને આવું કેવું પડે ભાગી ગયો ને માંડ માંડ સમજાવીને લાવ્યો હતો હું બીજી વાર લઈ આવું છું ધીરજ રાખજો હા કે હવે નહીં એવી રીતે ઉતાવળ કરો પાછો ગયો શું છે જવા દે ને ક્યાં હરિભજન કરે એવો છે એ તો મારી નાખે માંડ માંડ્યું એવું નથી એમાં એને એટલું બધો આનંદ થયો ઉત્સાહ માં આવી ગયા તમને આશીર્વાદ દેવા માટે આમ એને જરા ઉત્સુકતા થઈ એટલે તમે એમ માન્યું મારી નાખે છે એવું જ લાગે ને યાર આમ આમ કીધું આમ એ તમે બધા સિંહ ને જોયા હોય ને એવા એટલે તમને એવો ભ્રમ થઈ ગયો બાકી એવા નથી હું ભેળો જ રહું છું ને જો એ મારી નાખતો હોય તો મનનો મારી નાખે એ વાત એ હા તો પછી હવે એમાં ક્યાં કોઈને લાગે છે કાને ફિફ્ટી ફિફ્ટી હલો એની યાર મારે દોસ્તી છે મને કોઈ નો આંગળી ચીંધી છે તમે ચાલો તમને કોઈ વનમાં કોઈ બોલાવી ના શકો મન પડે તે હરો ફરો ચરો જલસા કરો માથું ઉપર ગયો સીધું ફેરવીને સિંહ પંજો માર્યો પતાવી દીધો અવાજ એ બિચારો કરી શક્યો નહી બસ મારીને વિકી નાખ્યો એટલે સિંહ પછી માર્યા પછી હાથ પગ ધોવા માટે બાથરૂમ માં ગયો એટલે હાથ પગ ધોઈ જમવા પેલા હાથ પગ ધોવા પડે ને એટલે હાથ પગ ધોઈને આવ્યો ત્યાં ગધેડાના કાન નહીં અને નાક નહીં ખાઈ ગયું કુણ હતું ને તો ખાઈ ગયું તો સિંહ આવીને એને જોઈ ગયો એલા આને તો કાન ને નાક ક્યાંય ગયા તો કે હતા જ નહી માલિક કેમ નાકાન હોય તો એકવાર છૂટો બીજી વાર આવે ના આવે પણ અવિવેક કરાવે એટલે જેને વિવેક નથી અનુભવ ગમે તેટલા થાય તો એ જ રસ્તે પાછો જાય હવે એવો અવિવેક હોય એ જીવનમાં શું કરે ન કરવાનું કરે અને વિવેક છે એ સત્સંગથી આવે છે એટલે ટૂંક સૂત્ર સમજો ને જેના જીવનમાં સત્સંગ નથી એ શું કરે એ કઈ કહેવાય ત્રીજો સત્તા પાવર કરપ્શ સત્તા માણસને બગાડે છે કોઈ સત્તા ન હોય ત્યારે માણસ નોર્મલ લાગતો હોય પણ તમે કોઈને નાની મોટી સત્તા આપો तरत फ गुणातीतान स्वामी कहे साप न करे टोटल आखी जिंदगी वडोदरा राजकुवर एक दिवसाणसो आई कारण सत्ता है सत्ता बहुज भू करे पाप करे मणस ने बगाड़े चौथु धन संपत्ति हाथ में पैसो आए गल करे पैसा नो नशो चढ़ी जाए दू ने तो बी पी चढ़े आ पैसो एवं खिस्सा मोसो त्या नशो चढ़े खिस्सा में नाखो नही तो भले पुवो ने तोय आम હજાર રૂપિયા થપી જોઈ પડી હોય તો જોવો તો કઈક થાય નશો જવ્ય છે દ્રવ્ય નકામું છે સાવ એવું તો આપણે નથી કે થોડો વિવેક શીખવાની જરૂર છે એટલે સંપત્તિ ન હોય તોય માણસ ઢીલો પડી જાય હોય તો નશામાં એટલો બધો ચૂર થઈ જાય બીજા ઢીલા પડી જાય એટલે નશો ચડી જાય છે અહમ સેજે આવી જાય છે એનાથી બચવાનું છે સંપત્તિ આવે છતાંય માણસ નમ્ર બને એ જરૂરી હોય છે તો ઘણા અનર્થોથી બચી જાય પણ બહુ ઓછા હોય છે તો સૌને બધા તમે બેઠા છો પૈસાવાળા એ ભલે આમ એ તો આમ ઢાંકણું ખોલ્યું ન હોય કોઈ એટલે બાકી એનો અહમ ગુણ દર્શાવે નહીં એવું તો બહુ ઓછાને ચડી જાય ચડી જાય સત્તા પૈસો આવું છે એ તો કોઈ જરા બતાવ્યા ન હોય એટલે ખબર ન હોય ગરીબ હોય પાંચ ગાડીઓ દઈ દે શું કરે ખિસ્સા માં હોય ને દેતો છે તો વડોદરા માં સાવ પેલો ગરીબ હતો ને મંગળજી મંગળીયો કેતા બેઠો બેઠો માળા કરતો ખાવાના ને કપડાના ઠેકાના ગોપાળાનંદ સ્વામી આવે અને મંગળીઓ બેઠો બેઠો માળા કરતો હોય એ સ્વામી ને દયા આવી ગઈ એ બિચારો ભજન કરે છે ખાવવા એટલો બધો દરિદ્ર એટલે એકવાર બોલાવીને માથે હાથ મૂક્યો મંગળિયા શ્રીજી મહારાજ સારું કરે હાઓ અમારા આશીર્વાદ અરે સ્વામી બહુ સારું મા બાપ શું કમળ ફર્યું થોડા કઈક નાનો મોટો હોદ્દો આપ્યો કઈક એવું કામ થઈ ગયું કે ગમે તે કોઈ અધિકારી ગમે તે હોદ્દેદાર થઈ ગયો બે ઘોડા ફરે આ ત્રણ ચાર સૈનિકો સિપાયો કપડા ફરી ગયા મોજડીઓ આવી ગઈ ચટાકેદાર માથે સાફો આવી ગયો ઘરે મંગળજી ભાઈ થઈ ગયા ગોપાલ પાછો દર્શને તો આવે સૈનિકો મોજડી વસ્ત્રો સુવર્ણ સોનાના બટન હોય જવા ઉપર આવ્યા સ્વામી પગે લાગવા ગયા સ્વામી કે લે મંગળયા તું કયા આવ્યો એ મંગળીઓ કીધો અને ભાઈ ને ખોટું લાગ્યું મને સ્વામી બધા મંગળી યોગ્ય બનેલી ઘટના છે અરે અમારે બધા મોટા માણસો હોય આવડી મોટી સભા વડોદરા રાજ મને માન દે ને ગોપાળ સાહેબ મને મંગળ યોગ્ય છે જીવ જો આ તો એને ઢાંકણું ઉઘાડ્યું આપણને કોઈ ઉઘાડ્યું નથી સૌને એમ છે કે મને મંગળ યોગ્ય એટલે પછી મજા તો ના આવી પણ જતા જતા પુરુષાનંદ સ્વામી ને મંગળજીભાઈ કે સ્વામીને કેજો ભલામણ કરી કે ગોપાલ સ્વામીને કેજો કે જરા બોલવામાં વિવેક રાખે ઓ હો હો હો બોલવામાં વિવેક રાખે સ્વામીને કેજો આ બધાની વચ્ચે મને મંગળીઓ કે ઠીક ન કહેવાય કે પુરુષાનંદ સ્વામી સમજી ગયા કા જીવનું ભૂંડું થયું વાત સાચી પૈસો ને છતાં બે ભેડા થયા ચાર ની તો વાત જવા દીધી બે ભેડા થયા એ કઈ ભૂંડું કરી નાખે તે બે થયા પુરુષાનંદ સ્વામી પછી ગયા એટલે કીધું સ્વામી મંગળજીભાઈ એને તમે મંગળીઓ કીધો એ બહુ એલું થયું વિવેક રાખે સ્વામી ને કે તો બીજી વાર દર્શન આવવાનું ગમે સ્વામી કે સારું એમને મંગળજી ભાઈ કહેશે બસ એટલું બોલે કે પૂરું થઈ જાય ને હતવીસ માં વચનાવ્રતમાં પ્રથમ શ્રીજી મહારાજ કે છે કે એવા મોટા સંત છે આખા બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર નેત્રના પ્રકાશ કરનારા પગમાં હલવાની શક્તિ મુકનારા એવા છે આનંદજીવોની ક્રિયા કરવાની શક્તિ પૂરનારા એવા મોટા સન છે એની આગળ આ મચ્છરિયા જેવું કહેવાય મચ્છરિયા ને કંઈક ગણતરી હોય એ કરડે તો હલાવી દે ની તો શું ગણતરી આ મોટા પુરુષ બોલ્યા સારું મંગળજી ભાઈ કેશું એટલું થઈ ગયું શું થયું બધું બધું ઉડી ગયું એવો બધું જપ્ત થઈ ગયો ચીથરે હાલ થઈ ગયો પછી પાછો આવીને મંદિરે એ થઈને બેઠો એના એ ચીથરે હાલ પસ્ત્રો એ ની દારૂણ હાથમાં એ જ ગૌમુખી મેલી ગેલી ને માળા થાંભલે બેઠો બેઠો ભજન કરે ગોપાળા નો સ્વામી આવ્યા એટલે પાછળ આમ ઘરે જઈને આવતો હોય ને પગે લાગવા ગયો સામી કે આવો આવો મંગળજીભાઈ આવો બોર બોર જેવડ આંસુ પડી ગયા સ્વામી મને મંગળજીભાઈ નહી મને મંગળીઓ કયો સ્વામી હશિયા પણ કઈ બોલ્યા નહી પછી એકલો પડ્યા ને મંગળિયો પછી પુરુષાનંદ સ્વામી કીધું એ કે મંગળજીભાઈ ના મને સામે મંગળીઓ કયો હા લે ને મંગળિયા જો તે દિવસે થોડુંક જ વિચાર્યું હોત ને તો આ દશા ન થાત ઉંમર કેટલી પુરુષાનંદ સ્વામી ક્યાં ત્રીસ પાંત્રીસ વર્ષ થયા તો તારા થી ડબલ ઉંમર ખબર ખરીક નહિ સ્વામીની હા સાઠ ની આસપાસ તો એમ તારા કરતા મોટાક નહિ માં તો હા મોટામાં અને તું જાતિએ જ્ઞાતિ એ કણબી પટેલ હા એ જ્ઞાતિ એ બ્રાહ્મણ ખરા એમ મોટા કે નહીં હા મોટા હો સ્વામી અને તું ગ્રહસ્થ અને સાધુ ત્યાગી એમ તારાથી મોટા કે નહીં સ્વામી હાડી વાર મોટા બસ જો આમ વિચાર્યું હોત ને તો તને જરાય અહમનો કોંટો ન આવે કે મને મંગળીયો કીધો તો તને કંઈ ન થાય પણ હવે તે કઈ વિચાર્યું નહી તો આવી દશા થઈ ગઈ હવે રાજીપો મેળવવો કઠણ છે પણ જીવને સત્તા અને પૈસો આવે ને એમાં જો કોઈ સાધુ સંતો ભગવાનના ભક્તો જો કાંઈક કહી નાખે તો વાત બહુ પૂરી પડી થઈ જાય છે કાંઈ ન કહો ત્યાં સુધી છે એ તો સૌ સૌનો ભાઈ વિચાર કરો સાચવવા પડે એને કોઈ બી સાચા સંબંધો કહેવાય નહીં જે સાચા સંબંધો હોય એને ક્યારેય સાચવવા પડતા નથી આ તો અમે અહીંયા બેઠા છીએ એટલે અમને ખબર હોય જીવનમાં થોડો એટલો અનુભવ હોય એ મોટા ભાગના હરિભક્તોને સેજે આપણે સાચવા જ પડે એ જો વળી થશે વળી ભજન કરે છે સત્સંગ કરે છે સેજે આવે છે એ બંધ થઈ જાય આમ નમ પાર પડી જાય તો બહુ ભલો ભલો એમ પણ વચનામતમાં મહારાજ તો એમ કે સાત સાત ખાસડા મારે તો ત્યાંથી પાછો ન પડે તો જેવું સંતનું કલ્યાણ થાય એવું ખાડા ખમનારું થાય એવું કીધું છે એટલે એનો અર્થ એવોય નથી જે આવે એના માથામાં ખાડા મારવા એવો નથી પણ એવા વેણ કઈ કેવાય જાય કોઈ કેવાય જાય પ્રસંગો છે તો સમજી રાખે તો વાંધો ના આવે मान मुकवान लेवाया तो ध्यान राखे तो सारू पैसों बढ़ा तो ये पैसों छता सुखी हो तेने छाँ एन उपाय शू के मनस न पेलु न थाय पूर्वी स्थिति संभा મંગળિયા એ પૂર્વની સ્થિતિ સંભાળી રાખી હોત તો જાપાનમાં એક સચિવ પ્રધાનમંત્રી ત્યાંના રાજાના બહુ માનીતા જાપાન સમ્રાટના અને બહુ આદરમાન કચેરીમાં પણ અમુક ખણખુદ્યા હોય ને એટલે એમણે રાજાને બહુ ધીમેક થી વાત કરી કે મહારાજ આ પ્રધાનમંત્રી સારા છે રાજ્ય માટે સારા છે તમારા માટે બધી વાત સાચી હેબિટ કેવું સમજાતી નથી એમાં ઘણું ગૂચપૂછ ગૂચપૂચ થાય છે શું એ કચેરીમાં આવે છે ને ત્યારે એની પાસે અલાયદી ઓરડી છે એમાં એક પેટી છે પેટી છે ને એ પેટી એની સાથે કઈક એની નિસ્બત છે જાય ત્યારે પહેલા એ રૂમમાં જાય છે પેટી ખોલે છે એટલે સાંભળવા એવું મળ્યું છે કે એમાં કઈક ચોરી છુપી થી બધી વસ્તુઓ નિરાન માણેક ને આવું બધું ગમે તે કઈક આડાવડું થાય છે તમે વિશ્વાસ રાખો છો પણ અમારે કેવાની ફરજ છે સમ્રાટ કે એવું બને નહીં આ તો કેટલો જેન્ટલમેન છે તો કે એ અમે જાણીએ છીએ પણ હવે આ તો લોકવાયકા છે અમે તમને વાત પહોંચાડી પછી તમારે જે સમજવું તે સમજો અમે તો તમારા રાજના હિતની વાત છે અમારે કાંઈ ઈર્ષા નથી અમારે કાંઈ પેલું નથી એટલે સમ્રાટ ને એમ થયું એને તપાસ કરાવી તો કે હા એ આવે ને જાય ત્યારે એ એક ઓરડીમાં તો જાય જ છે પેટી તો છે જ ખોલે છે બહુ સમય વિતાવે છે સમ્રાટ શંકા પડી ગઈ કે હવે અચાનક જવું એમાં એ જેવા ઘરે ગયા પાછળ જ સમ્રાટ પોચ્યા અને સચિવને ખબર પડી લો હો તમે માલિક આવ્યા હા બેઠો બેઠો બેસાઇ પછી કીધું કે પ્રધાનજી મારે તમારી ક્યાંય છે એ બધું મારે જાણ માં આવ્યું છે તો મારે એ જોવું છે નારાજ એમાં તો તમે ન જાવ તો સારું મારી ઈચ્છા પણ નહીં એમાં તો મારો ખજાનો છે મારી નાખ્યા એમાં તો મારો છુપો ખજાનો છે હા તો એ મારો ખૂબ છુપો ખજાનો જ જોવો છે ના મહારાજ હું કોઈને બતાવતો નથી મને નહી બતાવો રાજનું ઉલ્લંઘન થશે રાજા તરીકે હું તમને હુકમ કરું છું મારે જોવું મહારાજ રાજા તરીકે તમે હુકમ કરતા હોય તો મારે તમને ખજાનો બતાવવો પડે બાકી એક બહુ સુહ્રદ નાતે આવ્યા હોય તો હું તમને મનાય કરું છું કારણ કે રાજ આજ્ઞા છે તો ચાલો પધારો લઈ ગયો રૂમમાં બારનું ખોલ્યું સાવ જૂની પુરાણી એક પેટી હતી જૂનું ગ્લાસ એકાદ બે કટોરી એક નાનું દોરડું અને જૂની ટોપી પાઘડી જે પહેરતા આ સરંજા સમ્રાટ કે આ ખજાનો હતો કે મહારાજ હું રાજ કચેરીમાં આવું ક્યારે આનું દર્શન કરું રાજ કચેરીમાં રાજકાજ પતાવી આવીને પણ આનું દર્શન કરું કારણ કે આ મારી પહેલાની સ્થિતિ આ હતી અને એમાંથી હું અત્યારે મહાસચિવ થયો છું એટલે મને ક્યારે અહંકાર ન આવે મને ક્યારે અહંકારના માનમાં હું કોઈ ગરીબને દુખવી ન દઉં એના માટે સતત આ મારી પૂજા જે ગણો આ મારી પહેલાની આવી સ્થિતિ હતી એટલે મારે ગરીબોનું આપનું રાજનું એનું સતત મને અનુસંધાન રહે કે હું અહીંયા હતો ને ક્યાં પહોંચ્યો કાળી મજૂરી કરતો પેટ ભરતો ને એમાંથી આગળ જતા જતા પાંદડું ખુલું ને ક્યાં પહોંચ્યો આખા જાપાન રાષ્ટ્રનો મુખ્ય સચિવ હું પણ મહારાજ ફાટી જવાય એટલું છે આ બધું આટલા બધા ગરીબાઈમાં આટલે પહોંચ્યા હોય પણ આ જોઉં છું ને એટલે બધો અહમ નીકળી જાય છે કેવો બુદ્ધિવાળો કહેવાય એ જ વાત મહારાજે મધ્યના પચીસ માં કરી ખાવા ન મળતું હોય એક મહિનાના આજ પછી ખાવા મળે એમ કરતા એક ગામનું રાજ આવે પાંચ ગામનું રાજ આવે પચાસ ગામનું રાજ આવે સો ગામનું મહારાજ કે રાજ ગાવે અરે આખી પૃથ્વીનું રાજ આવે તોય પહેલા જેવો ખાવા નહોતું મળતું ત્યારે જેવો દિન આધીન વર્તતો તો એવો ને એવો આખી પૃથ્વીનું રાજ આવે તોય પણ દિન આધીન વર્તે એના ઉપર કે મહારાજ અમે બહુ રાજી થઈએ છીએ એટલે અને સાધુ હોય તોય ભગવાન જેવા ઐશ્વર્ય આવે તોય ફિટી ન જાય મનાવું પૂજાવું હું કઈક છું એમ કરીને પછી આમ તેમ થઈ જાય એ તો એ નહીં પણ સત્સંગનો દાસ રહે અને પેલી પ્રતિષ્ઠામાં ડૂબે નહીં તો મહારાજ કે એવા જે સંત છે એના ઉપર ભગવાન અતિ રાજી થાય છે પણ આ બે ગ્રહસ્થો સાધુ માટે આ બધું કઠણ છે તમારે જેમ પૈસો આવતો જાય સાધુ સંતોને જેમ લોકો માનતા જાય એમ પછી એમ થાય કે મારે કોના બાપની હાડી બાર હા કઈ નહી કે આપણે નોખો સંપ્રદાય ઉભો કરશું આપણે કોને માનનારા તો છે જ એટલે બધું થઈ જાય એવું એટલે આ બહુ છે એટલે એ વસ્તુ ન થાય તો ભગવાન એના ઉપર રાજી થાય છે એટલે પૂર્વની સ્થિતિ યાદ રાખે તો એને અહંકાર કનડે નહીં એટલે ગરીબાઈને યાદ કરવી भले मोटा ऑफिशर था, नो तुन। इन था। ये ये मोटा थे। तो खूब पैसा कमाव जय कधु पास आई बेहता एवं एवं मोटा थी जाओ एवं रहे तो भगवान ना राजीपो थे आठमो दुर्गुण पैसो असहिष्णुता सहनशक्ति घटी जाए पैसों શારીરિક અને માનસિક બંને શારીરિક ઘટી જાય શ્રમજી થઈ ગયા ગાડીમાંથી બંગલામાં બંગલામાંથી ગાડીમાં પગ મૂકવાનો જ આવે નહી એસી રીએ નહીં તરત સાયડ પવન લાગી જાય પગમાં ચંપલ પહેરાવનારા નોકર ખભે ખેસ નાખવા નોકર એટેચી ઉપાડનારા નોકર બાથરૂમ જાય તો બારણું ખોલનારાય નોકર બંધ કરનાર નોકર બધે નોકર ચાકર કઈક કરવાનું જ નહી એટલે આંગળીઓ તડકો સહન થાય ને એસી વગતો જાય ને ડુંગરો નીતરતો હોય એમ મંડળ થવા સારીરિક ક્ષમતા વાય જાય થોડા વખત પેલા આવા શેઠજી મળી ગયા હતા હા થાય આમાં ચોમાસામાં જરીક આમ ધક્કો માર્યો તેમાં મચકોડ આવી ગયો બોલે એમાં બે મહિના સુધી તેને દવા લગાવવી પડી બારી ખોલીએ થઈ જાય આવું થઈ જાય એટલે કસરત આ તે વ્યાયામ ગાડી બંગલા હોય તો ચાલવું ચાલું વ્યાયામાં જાતે વેધું કામ કરવું આ બધું પણ પૈસો આવે એટલે પછી માણસ શારીરિક શક્તિ સહનશક્તિ પણ જતી રહે અને માનસિક શક્તિ સહન શક્તિ પણ જતી રહે માનસિક સહિષ્ણુતા જતી પૈસો હોય એટલે દેખાડી દેવાની ભાવના થાય જરા કંઈ પેલો થયો ગમે થાય એકવાર એને વિતાડી દો પૈસાની ખોટ નથી અને જોવો ને તમે એકબીજાને વિતાડવામાં કેટલા ડૂબાડી દે છે હે मनसिक सहन शक्ति पैसों में घटी जाए जुआ जूना जमा सहन करता छोरा बहुत सहन करता दीक करती आज ये मत में घू थर्थिक रीते नौकरी करता थी पगभर थी गया जेटा स्वतंत्र पैसा थे सहन करने बहु घटी गणके सौ मूड़ी है તું નહી તો ઓર સહી સીધી વાત છે એનો અર્થ એવો નથી એમને હેરાન કરવા જ જોઈએ જોકે અત્યારે હવે બૈરાઓ જે કમાતા થયા સ્ત્રીઓ કમાતા થાય છે તો સારું છે એને કોઈ આવી રીતે ખોટી રીતે પછી દાબ દબાઈ હેરાન કરતા પણ આમ જોવા જાવ તો પુરુષ બિચારો અત્યારે બહુ હેરાન થાય છે તો તમને અનુભવ હશે પેલા છે પણ હવે તો પુરુષો પતિ દેવો ની ઝુંબેશો નીકળે છે અમારું કોક સાંભળો આવે છે ને અખબારો આવે અમારું કોઈ રેલી કાઢે છે ભાઈ અમારા ઘરે ત્રાસ છે મોટો અને ઈ રેલી જોડાણા તમે જોડાણા ને એટલો ફેર છે હકીત કઈ અને એ રોઈ લે છે તમે રોઈ નથી શકતા એને બહુ દુઃખ થાય તો આત્મહત્યા કરી લે છે તમે રોજ રોજ મરો છો એ ક્યારે ધુબાકો નથી મારી શકતા પુરુષોનું પણ સહન પુરુષો વધારે કરે છે કારણ કે અત્યારે આર્થિક સ્વતંત્રતા છે દીકરા દીકરીઓ સ્ત્રીઓ પત્ની બધા પૈસા કમાય છે અને એમાં એ વધારે કમાય આવું હોય તો બહુ ઈમ્બેલેન્સ બહુ થઈ જાય બહુ અસંતુલન થઈ જાય હમણાં જ આપણે એક ભૂતપૂર્વ વિદ્યાર્થી આવ્યો તે મળ્યા બહુ ઘણા વખત પછી મેં કીધું કેમ છો બહુ સારું છે આમ કેમ હા બરાબર સારું મેં પણ આમ બધી રીતે બરાબર બોલો એમ પણ ઘરે કુટુંબ એને કઈ વાત કરવામાં તમે નહીં પણ કેમ મેં નોકરી નથી છે ને નોકરી છે ને શું પગાર છો સાત સારું મેં સાત તો બહુ કેવાય તમારા ઘરના એની નોકરી છે મેં કીધું બઉ સારો એનો પગાર કેટલો એકવીસ હજાર મેં કીધું તો તો બહુ મુશ્કેલ એટલે કઉ છું ને સાનમુન ખાઈ લેવાનું કે બોલવાનું જ નહીં એના શબ્દો કે લગભગ સ્વામી જ તમે શું ને આપણે મળેલા એટલે વાત કરી હું મોટે ભાગે બહાર જ રખડું છું જમવાનું ટાણું થાય બપોરે હા જે બપોરે નથી બહાર જમીન ઉપર ઘરે નથી જતો સાંજે જાય જમીન જમીન પછી કઈ કઈ નતો અમેરિકામાં ગયો હોય સમજો તમે મને એવા વાત મળી હોય ને અમે રખડતા હોય ત્યારે ગણાય કે કઈ બોલી ને તું મારા ગ્રીન કાર્ડ પર આવ્યો છો આ સ્વાભાવિક છે ને તમને ગુણ બધા દુર્ગુણ જે કઈ સાચા લાગે છે ને હા બરોબર આમ કોટું બનાય બનાવી નથી લાવતો કઈ હકીકત પૈસો જ છે ને એ આપને ચહકારી દે આમ જેમ પાગલ થઈ જાય એમ જ થઈ જાય અને રિયલ પૈસા અમે પાગલ કરી નાખે છે આમ નાખે ને આમે નાખે સમજાણું નહીં તો સમજાવી દો ઉભા રે એક જણો સાવ ગરીબો હવે સો રૂપિયા બાધા એને ક્યારેય જોયા નહી હોય એકલીયાન બે કલ્યાન સુધી માંડ દસિયા સુધી માંડ છે હવે એને અગિયાર લાખની લોટરી લાગી અને વાત બોલો હનુમાનજી મંદિરે લગાડી દો હે હનુમાનજી મને લોટરી લગ અગિયાર બાર વર્ષથી એક ધારો પ્રાર્થના કરે એકદી હનુમાનજી થી રેવાનું નહીં ફેરવી પ્રગટ થી લાફો માર્યો આ બાર વર્ષ મંડી પીડ્યો છે લોટરી લગાડી લોટરી લગ પેલા લોટરી ની ટિકિટ તો લે ખર્ચો કરવો નથી લગાડી દોરાગવાન આગળ ક્યાંય નથી બઉ મુશ્કેલ અગિયાર લાખની લોટરી લાગી એટલે રૂપિયો સો બાધો નોટો નો જોયો હોય અગિયાર લાખ આમ કેમ થાય ખરેખર ચંકી ગયું ગાંડો થઈ ગયો હો કરતો ઊભો થાય એના ઘરવાળા ભાગી દે બાડુ બંધ કરી દાંતિ રૂપિયા રૂપિયા રૂપિયા એમ મળે એને ઘરવાળી કે લાગે હા હા રૂપિયા રૂપિયા રૂપિયો રૂપિયા રૂપિયા રૂપિયા હાવ ગાંડો થઈ ગયો તે ગમે તે બે ત્રણ જણા પાસે પકડાવી ને પછી ડોક્ટર પાસે લઈ ગયા મેન્ટલ હોસ્પિટલ હોય ને એમાં એની પાસે ડોક્ટર પાસે લઈ ગયા એની આગળ ડોક્ટર કાથલો પકડી રૂપિયા કરવા ડોક્ટર ચહકી ગયું જાણ્યું અગિયાર લાખ ની લોરી લાગે ભલભલા ને જાય એટલે પછી ડોક્ટરે એક ઇલાજ ખોલી કાઢ્યો કે આને હું રિઝર્વ બેન્ક લઈ જાઉં રૂપિયાના ડગલા ને ડગલા અગિયાર લાખ જોયા છે કરોડોના થપ્પા લાગ્યા હોય ને એ જોવે અગિયાર લાખ ની રૂપડી ક્યાંય ઉડી જાય એટલે તરત ડગલી સરખી થઈ જાય એટલે રિઝર્વ બેંક ના મેનેજર ગવર્નર સિક્યોરિટી વાળો હોય છે બેંક અને એને આ રૂપિયા ના આવો મોટો હોલ ના થપા પડે હજાર હજાર ની નહોતા આવડો મોટો અને કીધું જોઈ લો દેખાડી દો જોયું ઢગલો જો ડોક્ટર કાંડો થઈ ગયો હવે એને કોણ સાજો કરે હવે એ બિચારો ફી માં પચી રૂપિયા ઉઘરા ઉઘરા માંડ ભેડું કર્યું અને આટલું બધું જોયું સહજી જ જોઈએ તે હજી ગાંડો થઈને રખડે છે એટલે ફેરવી નાખે આ એટલે તમને ભગવાન આપે છે એટલે માપ માં આપે છે તમે ગાંડા ના થઈ જાવ એટલે ગાંડા થઈ જાય તમે એક રાત અંદર તમે કલ્પના કરો ઇમેજીન હું તમને છાતી હાથ મૂકીને કઉ છું તમે અત્યારે શું હોય સવાર તમને પાંચસો કરોડ લાગી જાય શું થાય તમે વિચાર કરો હો થઈ જાય તમારે ઘરવાળી સામે છે જાવડ ફાવડ દાંત જ કાઢો પાંચસો કરોડ ક્યાં જાય મળે આંગળી ના વેટા ગણો હા હા હા હા હા વાત મૂકી દો કલ્પના કરો તોયું નથી સાંભળે મળી જાય એમ આ રૂપિયો છે આ કરામ છે આ રૂપિયા સાધુ ને ગાંડા કરી નાખે ગ્રહો ને ગાંડા કરનાખે આ પૈસો છે એવી વસ્તુ છે ગાંડા થઈ જાય અને આમ પાગલ માનો કે ન થાય તો આમ તો પાગલ થાય છે મતલબ પાગલ એટલે શું હું કોણ મારું કોણ હું ક્યાં મારે ક્યાં જવાનું મારે શું કરવાનું એ જે ભાન ભૂલી જાય એને શું કહેવાય પૈસો આવે એ આ ભૂલી જાય છે લ્યો કે હું કોણ છું હું કોનો છું મારે શું કરવાનું છે મારે ક્યાં જવાનું છે બધું ભૂલી જાય છે સગા સમજ મારા કોણ કોઈ એ ભૂલી જાય છે પાગલ એટલે પૈસો અસહિષ્ણુ બનાવે ડુગળી ચસકી જાય પાગલ થઈ જાય અહંકાર આવી જાય આ બધું થાય છે એનો ઈલાજ શું જેને સમજાય જાય કે સંપદો નૈવ સંપદા વિપદો નૈવ વિપદ વિપદ વિસ્મરણ વિષ્ણુ સંપત નારાયણ સ્મૃતિ મતલબ જેને સંપત્તિ કહે છે સંપત્તિ નથી જેને વિપત્તિ કહે છે વિપત્તિ નથી પણ વિપત્તિ એ ભગવાન ભૂલાઈ જાય એ અને સંપત્તિ એ જ કે જેટલું ભગવાન ભજન થાય એ જ સંપત્તિ આજ એને સમજાઈ જાય ને એની ડગળી ન ચસકે ખરેખર દિલથી સમજાય જાય એને પછી કઈ ન થાય યાર ઠીક છે મારા ભાઈ આવે સાચી તો વાત હરી ભજન છે બાકી બીજી એ જ મૂડી સાચી છે તો આ મૂડી ગમે એટલી વધે એને કાંઈ ન થાય ઓલી મૂડી છે એ જેમ જેમ વધે એમ આનંદ થાય આ મૂડીનું પછી એને બહુ ગણતરી રહે નહી પણ મહાત્મા જણાવવું ને પેલાનું મહાત્મ ઘટવું એ જ સાધના એ જ સત્સંગ હા એજ મહત્વની વાત જીવનમાં કાશીમાં કરપાત્રજી મહારાજ થઈ ગયા બહુ મોટું નામ વેદાંત ઈ કહેવાય પરમ પ્રખર નામજ ભજન કરવા વાળા પણ ખરા સાધુ પુરુષ કરપાત્રિજી એટલે નામ પડ્યું આખી જિંદગી હાથમાં જ ભોજન કર્યું કોઈ પાત્ર જીમા નહીં કોઈ પાત્ર પાણી પીધું નહીં આપણા દેશની અંદર ભાઈ ક્યાંય સાધુઓ જાત જાતના થયા છે તમે એના વ્રતો જોવો કઠણ છે દુનિયા આખી પગમાં પડી હોય પણ જોગી સ્વામી નાળિયેરની કાચલીમાં જ પાણી પીધું પ નાળિયેર ની કાચલી માં હાથ મૂકે તો સંપત્તિ વાળો કરી મૂકે પણ પીવા ખાવાનું કાચલી ની કાચલી કેવા કેવા સાધુ કર પાત્ર હાથમાં જ ભોજન હાથમાં પાણી પી લે કોઈ પાત્ર કર પાત્ર ઉદર જોડી કેવા વ્રતો હોય છે તો એ વૃંદાવન ગયેલા હવે આવા સાધુ પાસે અપેક્ષા તો કેવી હોય પણ હવે ન્યાય ગયા ને કોણ જાણ શું થયું કોઈ બેસે થોડી વાર વાતો કરે પછી તરત અહીં કોઈ કરોડપતિ છે મારે માણસ ની શ્રદ્ધા ઉડી જાય ને કેવી જ્ઞાન કરનારા હોય હવે વૃંદાવન કોઈ થોડી બેસે વાતો કરે પછી કે ભાઈ અહીં કોઈ કરોડપતિ છે બાપજી કરોડપતિ તો અયોધ્યા હોય કે દિલ્હીમાં હોય અહિયાં વૃંદાવનમાં કરોડપતિ હોય તો વૃંદાવનમાં શું કામ પીડ્યો રહી એ આ શું પડ્યું છે એ કરોડપતિ વૃંદાવન મારી બાપા તો કોણ કરોડપતિ નહીં ભાઈ મને કોણ જાણે એવું થઈ ગયું છે મારે કરોડપતિ મળવું છે હજી ને રાખે અને બધા ગણગણાટ થઈ ગયો કે આ ખોટી જગ્યાએ ભરાઈ ગયા આપડે આ સત્સંગ માટે લઈ આવ્યા ને હવે સત્સંગ કરે ને તરત કહેવાય કરોડપતિ જે કહેવાય કરોડપતિ છે એમાં એક જણો આવ્યો એક આનો ઈલાજ કરવા જેવો છે હું કરે હું કરી દઈશ આવે બેઠા થોડી વાર વાત થઈ હે ભાઈ એ નહીં પૂછ્યું કરોડપતિ છે ને બાપજી હે તું જાણે હું જાણું છું તો હાલ મારે મળવું છે કેટલા દિવસથી આજે એકવીસ દિયા થયા કોઈ મને કહેતું નહોતું ગોઠવી નહોતું દેતું હા પેલો આગળના પાછો હાલા ગયા હગ્યા હાલા ગયા જંગલ જેવો પ્રદેશ આવ્યો એમાં એક નાનકડું ઝૂપડા જેવું આવ્યું એમાં હાવ દિગંબર એ કોપીનભર સાધુ બેઠેલો આમ અને માળા એ કે મહારાજ આ કરોડપતિ છે એમ હા રૂવાડે રૂવાડે લાખોની સંખ્યામાં એને હરે કૃષ્ણ નામાના જપ કર્યા છે કરપાત્ર દોડીને ભેટી પીડા મારે આવો કરોડપતિ જોઈતો હતો મારે એનું દર્શન કરવું પણ મારા બધા એમ સમજ્યા કે આમને રૂપિયા વાળો જોઈએ રૂપિયાને ધોળ ગધેડા નથી ખાતા એને નથી સુનતા પણ આવો કરોડપતિ જોઈતો હતો જેને જપ કર્યા હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કરોડોની સંખ્યામાં જેને જપ કર્યા હોય એવો કરોડપતિ દંડવતમીના કરવા આ કરપાત્રજી મહારાજ હવે આને સંપત્તિ શું કરે કયો જેને એનો મહિમા જ નથી રૂપિયાનો ભજનનો જ જેનો મહિમા છે કબીરા સબ જગત નિર્ધના કબીર કહે છે આખું જગત છે ને નિર્ધનજી કબીરા સવ જગ નિર્ધના ધનવંત નહીં પાસે રામ રામ નું ધન છે હરિભજન નું સ્વામી નારાયણ સ્વામિનારાયણ ભજન નું ધન છે એ સાચો ધનવાન છે બાકી તો બધા ભિખારી છે ભલે જેટલા વાતે સાચી જાય ઓલું પીડ્યું રે અને ભજન હારી આવે કોઈ લઈ ગયો કાળી કોડી હારી લઈ ગયો સો રૂપિયાની નોટ આમ ધોતિયા છેડે નાખીને લઈ ગયો કોઈ ધોત્યુ હોળગાવી દે હું લઈ જાય એટલે એ જ છે કે પાયોજી મેને રામ રતન ધન પાયું ખર ચોર ન ખૂટે વાકો ચોર લૂંટે દિન દિન સવાયો પાયોજી મેને રામરતન ધન પાયો રાજરાણી હતા તો એને એનો નશો નથી હરિભજન નો નશો છે ખર્ચો ખૂટે વાર લૂંટે દિન દિન બઢત સવાયો પાયોજી મેને રામ રતન ધન પાયો એટલે જેટલી માળા થાય ને બાપલા એટલા જ આપણે મિલકત વાળા બાકી મિલકત નહીં હો શેર બજાર ઊંચું આવે બહુ હરખવું નહી કડડે ભૂજ થઈ ગયું બાજુ આવે આ તો દિન દિન તો સવાયો ભજન પાંચ નામ હૈયામાં નાખ્યા હોય ને એ બીજા દસ લેવડાવે મૂડી છે ને ચારે સાચી મૂડી જેને સમજાઈ જાય તો પછી આ સંપત્તિ એને કે અસર કરતી નથી આ આપણે શા માટે જોઈએ છે આ જે શ્લોક છે એમાં શંકરાચાર્યજી ધન સંપત્તિના દુર્ગુણ દોષ વિચારવાનું સતત કીધું છે એટલે પૈસા ના દુર્ગુણ જોયા તો સામે એ છેલ્લી લીટીમાં પાછું એ જ કહી દીધું એટલે શું કરવાનું ભજ ગોવિંદ ગોવિંદ એના કરતા તું હરિભજન ને ગણવાનું ચાલુ કર ગોવિંદ ગોવિંદ હરે હરે ભજન કર એ જ મૂડી છે હવે એ મૂડીમાં મન ક્યારે લાગે એમાં મન લાગી જાય તો આ બધું ઉડી ગયું સમજો પણ ક્યારે લાગે કે જ્યારે એ સંપત્તિ નો એટલે કે ભજનનો મહિમા સમજાય છે ભજનનો મહિમા સમજીએ છીએ ને પણ એવું તો વધારે સમજો સમજવા જેવું છે આમ તો હજી કાંઈ સમજ્યા ન કહેવાય ખરેખરો મહિમા સમજાયો હોય ભજનનો તો ભજન સિવાય બીજું થાય નહીં છોકરાનું મોઢું જેનો મહિમા સમજાય રાત દિવસે એનો આલોચરી નથી રહેતો એક જણો મને કહે મને લેપટોપ સપના માં આવે છે મહિમા છે જેનો મહિમા સમજાય એ લાગી જાય એમ ભજન નો મહિમા સમજાય જાય તો થાય ભજન હવે પણ સમજાતો નથી બધા શાસ્ત્રોમાં એનો જેટલો મહિમા ગાયો છે એટલે બીજો કોઈ તુલસીદાસજી તો રામચરિત માનસ અંદર અપરંપાર રામ નામનો હરિભજન મહિમા ગાયો છે ત્યાં સુધી કહી નાખ્યું કે રામ નામ નો એટલે ભગવાનના નામનો જે મહિમા છે ને એ તો ભગવાન પોતે વર્ણવી નથી શકતા રામ રામ પણ કહી શકતા નથી મારા નામનો કેટલો મહિમા ભગવાન પણ પોતાના નામનો ભજનનો મહિમા કહી શકતા નથી આપણે જાણતા નથી એટલે આ બધી છે પેલી વાત તો એ હવે ભજન ના થોડા જોવા પડ્યા ઓલા દોષ જોયા આના ગુણ જોવા પડશે ને તો ઓલા કઈ નફરત થાય ને આમાં આપણને ભાવ જાગે અને એમાંથી પાંચ જણા ને જો માળા કરવાની લે લાગી જાય તો આપણું કામ પૂરું થઈ જાય હવે આમાં ઘણા બ્રહ્મરેન્દ્ર ફાડી નીકળી ગયા એવાય બેઠા હોય કદાચ એને ઘણી એમ એ હોય કે આપણે જાણીએ જ છીએ ને આમ તો કઈ જાણતા નથી ભગવાન સ્વયં જાણી મહિમા જાણવામાં અધુરા પડતા હોય તો આપણે શું જાણતા હોય એટલું જ પર્યાપ્ત છે ને પણ જુઓ તમે ભગવાનનું ભજન કરવું ને એક તો શું કરે શું એટલે સરળ કર એટલે કરવું કરવામાં સાવ સરળ હોય ને તો ભજન છે અને ભજન એટલે તમે રામ રામ નામ જપો હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો ચાલો આમાં શું તકલીફ શું આના જ સરળ ક્યું અને બાકી પાંચ પૈસા કમાવા હોય તો કેટલાય નાકે પાણી ઉતરી જાય ને ત્યારે પાંચ પૈસા મળે છે આપણે આગળ જોયું છે ને કમાવાની કેટલી માથાકૂટ અને આ ભજન એટલે કેવળ બસ ભગવાનનું નામ લેવું આ બધે કીર્તન કરવું દંડવત કરવા મહાપૂજા કરવી એ બધું અત્યારે એક બાજુ રાખો બધું ભજન જ પ્રકારો છે નવધા ભક્તિ છે પણ એમાં હજી કઈક બળ છે હમ પણ નામ લેવું લેવો નામ લેવામાં કેટલું અઘરું વાત વાતમાં સામેનારાયણ સામેનારાયણ સામીનારાયણ સામેનારાયણ સામેનારાયણ પીડ્યું મહાપૂજા કરવી હોય તો કેટલી ઝોપાડીઓ લાવો ને કેટલા દ્રવ્યો લાવો ને અબીલ ગુલાલ લાખો ને કઈક એમનું થાય છે કઈ પતરણા લાવો ને આરતી લાવો ને ટોકરી લાવો ને ઘી લાવો ને નૈવેદ સુખડી લાવો ને અરે ભાઈ અહીંયા એવું હોય તો શું કામ ના પૂજા કરાવીએ મહાપૂજા શું કામ કરાવી બોલો પણ નામ લેવામાં શું અને એમાં ભાઈ બોલવાની ક્યાં જરૂર છે બસ મનમાં જપો આ તમને રસ નો આવતો હોય ને ઘણા ભજન કરવાનો રસ નો આવતો હોય ને એને માનસ જપ એવી રીતે કરવા આંખો મીઠી ટાઈટ બેસી અને નામનો ઉચ્ચાર થતો હોય પોતાની આસપાસ આમ ફેલાતું જતું હોય પોતે જ મનથી બોલતા હોય અને ધીમે ધીમે આમ વ્યાપ વલયો થતા હોય ને એમ થતું જતું હોય એને એને તમે સાંભળો ભલે મૂર્તિને એક બાજુ મૂકી દો કડી પણ એ નામ મહામંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એને સાંભળો સાંભળવામાં તમને એટલી મજા આવશે ને કે તમને સ્થિર કરી દેશે ગુંજાર થઈ જાય મન સ્થિર કરવું તો બહુ સરળ છે રસ્તા જુદા જુદા વિચારવું પડે સૌનું પોત પોતાનું પાળેલું તૈયાર કરેલું મન છે મન છે એને પોતે જ ઓળખતા હોય ને ગંજારોમાં મન ડૂબી જાય બહાર નીકળવાનું નામ તો લે ભજનના પ્રકારો ખોળવા પડે પોતે એટલે બોલીને પણ જો નામ ન લ્યો મનમાં લ્યો મનમાં જ લેજ કોઈને ખબરી ના પડે ગમે એટલા વિરોધીઓને વચ્ચે બેસીને આપણે મનમાં સામનારાયણ સામરાયણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરીએ આપણે શું કરી લઈએ આપણે મનમાં કોઈક ગાળીઓ દઈએ તો શું કરી લઈએ કઈ નથી કરી લેતો મનમાં ગાળિયો દઈએ છીએ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા નથી તમે જો સાવ હોઠ હલાવ્યા વગર જરાય જો ડૂંટીએ હલે નહીં બોલો મન સ્વામિનારાયણ થાય ઊંચી નીચે ન થયેલ અઘરું પીડ્યું કઈ કોઈ નડતર ખરી હવે એની સામે પૈસા કમાવા માટે કેટલું જોર કરવું પડે કોઈ મૌન પાળીને શિક્ષક થઈ શકે હે અને થાય તો પગાર મળે ટ્યુશન ચાલે મૌન ત્રી છોકરાને સામે બેસાડે કે પછી ગ્રુપ ટ્યુશન રાખે કે પર્સનલ ટ્યુશન રાખે પાંચ હજારનું નક્કી કર્યું પણ આવીને સાહેબ બેહી જાય આમ શું મને તો એક શિક્ષક બોલવામાં કેટલો તોડાઈ જાય છે વિચાર કરો એક પીરિયડ પૂરો થયો એક ટ્યુશન ગયું નથી ને ટ્યુશન ગયું નથી ગળા ફૂલી જાય કબૂતર જેવા થઈ જાય હા અમે વક્તાઓની ગોળીઓ ચગડતા એમ શિક્ષકો ટ્યુશન લઈ લઈને ગોળીઓ ચગડતા થઈ ગયા છે એસટી મધુ કોકીલ કંઠીન ફલાડી કંઠીન એવું ચુસ્તા થઈ અમને બતાવે બબ લેતા જાવ એક શિક્ષક કેટલું રાયડ્યું નાખે એક વકીલ કોર્ટમાં કેટલી રાયડ્યું નાખે પાડા ગાંગરતા હોય ગાંગરતા હોય એક ડોક્ટર દર્દીને સમજાવવા માટે કેટલી માથાકૂટ કરતો હોય દૂધ સાથે લેજો મધ સાથે લેજો પાણી સાથે લેજો એકી સાથે લેજો લેજો હે ત્રણ વાર કેમ લેવાય કે હવે આવા ખોપડા આવે બોલો પડીકી વાળી દવા આપે એટલે કે આ તમે અઠવાડિયું લેજો અઠવાડિયે પછી બતાવી બોલો અઠવાડિયા પછી બતાવે કેમ છે આમ સારું છે માજીને લઈ આવ્યો દવા આપી બોટલ આપી અને કીધું આજો આ દવા છે ને હલાવી પાજો બોલો ડોસીને હલાવે માળી રાડ્યું પાડે બોલો ડોક્ટરે કીધું છે ભાભા ને કીધું તર રેજો હવે પોપૈયો ખાઈ ને રેજો એમ કીધું તું આ ભાભો કોક વાડી જઈને પોપૈયા ઉપર ચડી ગયો દોઢ દિવસ જીડ્યો બોલો મને ડોક્ટરે કીધું છે દવા લેજો પોપૈયા ઉપર રેજો આવા આવા બધાને અરે માથાકૂટ કરવી પડે ડોક્ટર ને કેટલું સમજાવે ક્યારે પૈસા મળે છે ને વકીલ રાડ પાડે અરે ભાઈ તમે કોમ્પ્યુટર સામે બેઠા હો આમ આમ આંખી આપણને દયા આવે ને આઠ આઠ કલાક આંગળીઓ આમ થઈ ગયું હોય આમાં આમ પંપાળતા હોય બધા રાખતા ડોકા રહી ગયા હોય થઈ ગયા હોય પાપડા જેવી આખી થઈ ગયું હોય લેન્સ ખરી જાય જોઈ જોઈ पैसा मे एटल अघरुम कऊच छु हरिभजन में अघरुख छता भाग्या करें कोई के को करा करजो ट्राय करशु <laughs> करता गमेट निम आप ते हए कमी रही जाए आ के સંસારની પ્રવૃત્તિઓ કેટલી કઠણ છે અને કેટલા દુઃખ સહે છે ભૂછાણ તર્શાન ટીફીન લે ન લે દોડા દોડી કરીને લોકો અવળો થઈ જાય ત્યારે રૂપિયા આવે છે પણ ભજન એટલું અઘરું નથી બિલકુલ સરળ છે શુકર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ સાવ સહેલી વાત છે છતાંય પણ રામ નામ અમૂલ્ય હે બિના દામ વિક તુલસી અચરજ દેખીયો કે ગ્રાહક કોઈ ન હોય તો એ કોઈ ગ્રાહક થતો નથી લ્યો અમે હાટડી ખોલીને તુલસીદાજી કે બેઠા છે અને સાવ મફત આપીએ છીએ જતા કોઈ લેતું નથી અને ફિલ્મોમાં સોસો રૂપિયાની ટિકિટ ફડાવે પાંચસો પાંજ ફડાવે અંજાય અંધારામ ઘરી રહે અને અજવાડામાં એ હોય તો નથી થતું અને તમે જોજો પડકારા મારતા હોય ક્રિકેટમાં રમતા હોય ત્યારે રમતા હોય કોઈને પડકારા બીજા મારતા હોય એ જ લોકોને ધૂનમાં બેસાડો મૂંગા થઈ જાય ગમે એટલે ઠોહા મારો તબલા વાળો બિચારો આંગળીઓ ફાટી જાય એટલા વગાડે તો જરાય ગાયક વાળા ખાંભા જેમ બેઠા હોય માઇલેજ ના ખાંભા નો ખડ્યા થાય શ્રીજી મહારાજ મેથાણ માં જાતા હતા ને પૂંજાભાઈ ના દરબારમાં તો એક ડોસી છાણા થાપતી મહારાજ ઉભા રહી ગયા મારાજ કે પૂંજાભાઈ તો ગા આ ડોસી એકવાર સામે નાની બોલે ને રોકડું અક્ષરધામ આપી દઉં અરે મારે શું વાત કરો છો આ બોલે પછી એને કોને પૂછવાની જરૂર એ તો આપણને દેવું ન હોય હેરાન કરવા એટલે જ બાકી આમાં લટકાવે બાકી એને કોને એના ઉપર કોઈ છે જ નહીં ધણી કેવો મેળ્યો છે જેના ઉપર કોઈ નથી એવો તો ધણી મેળ્યો ત્યારે હરે પૂજાભાઈ દોડીને ગયા ડોસી સ્વામિનારાયણ બોલો હા હા લીધું હોય તો લેવાય તે લ્યો હા હા એ તો તમે પણ મારા હા હા એ બહુ સારું કર્યું જેટલી વાર લેવું લેવું લેવાય તે મુ દરબાર એમ ખીજાવું નહી લેવું હોય લેવાય મારા દાંત કાઢે ઓ દરબાર બોલાવી દે પણ બોય એવું હોય છે ને મહારાજે કેવું કઠણ કાળજાનું છે બોલો કે બાબો નામ સારું તો મંદિરે લઈ ગયે મંદિર દેખાડ રામજી મંદિર છોકરા કે બાપા આ શું છે ગામ હોય ને આવું હોય ના બોલે બોલો અંદર લઈ ગયા મૂર્તિ દેખાડીએ તો આ શું છે મૂર્તિ ને સામે રાખીને આ શું છે તો કે ગામ હોય આવું હોય ને આવું હોય છોકરા લઈ જાઉં પાછો નાનો છોકરો ભાવુ કોઈ બિચારો ઉમર નાની જાજા ચોમાસા જોયા ના હોય તો શકોરું કુંડું જેને રામ પાત્ર કે છે એ રામ પાત્ર લઈ આવ્યા અને બાપા સામે રાખ્યું બાપા શું એમાં જો રામ બોલે તો બાપા શું છે તો શકોરું રામ ના બોલે છે એની સામે તમે યોગા કહ્યું શબ્દ છે પણ હવે વિદેશ નો યોગા બોલો નહી ત્યાં સુધી સમજતા નથી કોઈ યોગા યોગ સરળ છે પણ તોય સવાર આમ કરે આમ કરે આમ કરે કેટલું કરવું જ જોઈએ પણ એ બધું થાય અર્ધો અર્ધો કલાક થાય કપાલ ભાતી કોઈ વેલા ન ઉઠે પણ આ રામદેવજી મહારાજ નો આ ઓલો સરદાર સ્ટેડિયમ માં હોય છે કડકડતો શિયાળો કડકડ કડ કડ કડકડ કડકડતો એવો કેવો કડકડ કડ કડ કડ કડ આપણે હરિભજન કરવા વાળા અર્ધો કલાક મોડાબળિયા કોણ છત્ર મારી દે આવું પાકું કે તાડપત્રી નાખી દઈએ ખુલ્લા માં હોય ને બોનો ને દીકરી ને ભાઈઓ ને જાડા ને પાડાન બધા અને આમ કરે આમ કરે કેમ કરે આમ કરે અઘરું છે પણ એ કરશે આ નહીં કરે બોલો કોમ્પ્યુટર સામે કહો આઠ કલાક ગળી રે છે ત્રણ કલાક ઘરે મળશે પૂજામાં પાંચ મિનિટ બે આ એટલા માટે કઉ છો કે આળા સુડી જાય કરવા જેવું જ આ છે ઓલું ન કરવું એની ના નથી પણ આમાં જ કેમ વળ આવે છે ગળા ફાડી ફાડી મરી જાય તો આ કેમ લાંબુ નથી થતું જોકે આમાં ઘણા પૂજા નિરાય કરવા વાળા છે પણ ઘણા હોય રેડિયો સાંભળી રેડિયોગ નો આવે બાયણા કર્યા બંધ હાકળ દીધી હાણછી ઘાલી દીધી અને એમાં રેડિયો ચાલુ કર્યો રાજકોટ અમદાવાદ સ્ટેશન ઉપર થી યોગ ના એમાં દ્વિપાદ કંધાસન આવ્યું આ છે ને આ પગને લઈ અને ડાબા પગને લ્યો હળવેક થી ગરદન ઉપર ચડાવો કડાકા બોલી ગયો બાબાને એ ચડાવ્યો પછી બીજો ચડાવો ગમે એમ કરીને ચડાવ્યો ચડાવ્યો હલવાણો હવે ઉતારવો કેમ નથી ખોલી ને ઢીલું પાડીએ કડા ક્યાં બોલી ગયા અને ઓલી ડોલતી ઢીંગલી નો આવે આમ આમ થાય હોય ડાહો આખા ઘર માં રાયડું પાડે ક્યાં મરી ગયા છોકરાઓ ક્યાં મરી ગયો એ મન કયો પણ બાઠેલો પાછી સાણસી ગાલ દીધેલી ઘરવાળા છોકરા બધા રણગોવાળી અરે બાપા વેન્ટીલેશન તોડ્યું જ્યાંથી છોકરો ગળક્યો ખાણસી કાઢી ઘરના બતને આવ્યા અને મળીને કાઢ્યો છ મહિના ખાટ રહ્યો આ યોગા કર્યો લ્યો પણ એ કરે હરી હરિભજન ના મેડિટેશન ધ્યાન કરવું છે કઈ વ્રત કરવું તપ કરવું એક કરવા એકાદશી વ્રત કરવું શું કઈ સહેલું છે અને હરિભજન કરવું સાવ સરળ છે લે રામ રામ હરિનામ લેવું કેટલું સુકર સાવ સહેલું અને આપણી જીભ પરતંત્ર જરાય નહીં ઓલી તો નોકરી કોઈકની કેટલી પ્રેશરમાં કરવાનું અને આમાં આપણું પોતાનું આપણે કોઈની ગરજ ખરી કોઈના પ્રેશરમાં રહેવાનું સાવ સ્વતંત્ર જીભ આપણી બોલવાનું આપણે કેટલું કામનું એમ ન માનતા પાછું કે આ સહેલું છે એટલે એના ફળમાંય કાંઈ નથી વાત ધ્યાનથી સાંભળજો હિત શું છે આ એક મેન્ટાલીટી છે અઘરું કરવાની લોકોની ઈચ્છા બહુ થાય અને એમ માને અઘરું હોય ને એમાં ફળ બહુ હોય અને વાતે આમ તમે જુઓ તમે ખરીદી કરવા જાઓ એક કાપડ નું પીસ રૂપિયાનું હોય એક પાંચસો રૂપિયાનું હોય તો તરત એમ થાય ને પાંચસો રૂપિયા કઈ એટલે એ સેજે જ એમાં હોય જ ને એમ એમાં વક હોય કઈક એમાં સારું હોય મજબૂતી હોય પાંચ વર્ષ ધોવત હોય કાંઈ ન થાય તમને કાઇમ આવે તમારા છોકરાનું કામ આવે બધું એટલું બધું હાલે સોળગાવીને અગ્નિસંસ્કાર કરો ત્યારે જાય બાકી ઘણા લુગડા તૂટતા જ નથી નથી તૂટતા જેટલા વાપરો જેટલું ખર્ચો જેટલું મોંઘું એટલું સારું પણ આમાં ઉલટું છે અઘરા સાધનો રહી જાય અને સહેલામાં સહેલું હરિભજન કરનારો બધાને ઓળંગીને આગળ નીકળી જાય એટલું કામ આપે મનાય નહિ ભાઈ પણ હવે વાત તો સાચી સાચી છે આપેલી છાપરી ગામ એનો રાવત ચૈત્ર અને એની પત્ની કામળબાઈ બે પતિ પત્ની ભગવાન સ્વામી નારાયણના અનન્ય પીજી મહારાજના વખતની વાત નકશી શુદ્ધ ભક્તો હો ભાઈ ત્યાં એક દીકરીનો જન્મ થયો નામ પાડ્યું જાનબાઈ ઘરનો સંસ્કાર છે છોકરા ઉપર આવે ધીમે ધીમે છકરી મોટી થતી ગઈ સાત આઠ વર્ષની જાનુભાઈ થયા હશે અને માવતરની સાથે ગરડા ઉત્સવમાં ગયા હશે પહેલી વાર શ્રીજી મહારાજ દર્શન કર્યું જાનબાઈ પણ છોકરી મહારાજની સામે જોઈ હતી ટગર ટગર ટગર ટગર મહારાજ પણ આમ એવી મીઠી નજર થી બસ ઘરે આવ્યા સાત આઠ વર્ષની છોકરીને લે લાગી ગઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જેમ જેમ ઉમર મોટી થતી ગઈ એમ એમ ભક્તિ વધી ભાઈ સાંભળજો નાનપણમાં ભક્તિ હોય મંદિરે રોજ આવતા હોય બધું હોય પણ જેમ જુવાનીનું મોહર ફૂટવા માંડે ને અને જેમ જેમ જુવાની આવવા માંડે લોહી ચટકા માંડે ભરવા એટલે ભક્તિ ઘટી જાય નાનપણમાં હોય જુવાનીમાં ઘટી જાય જયારે જાનબાઈ ને એવું થયું છે કે જેમ જેમ જુવાની આવી એમ એમ ભક્તિ વધતી જાય છે બાલ વે ભક્તિ કરે ને રહે ઉદાસ આશા કરે કે કબ આવે હરિ કોદાસ તીર્થો એની ઈચ્છા કરે બોલો ભક્તિ વધતી ગઈ જુવાની અવસ્થા આવી સધાર અઢાર વર્ષની છોકરી થઈ મા બાપ હવે દીકરી પરણે એના માટે છોકરો જોવે છે એ જાનબાઈને ખબર પડી જાનબાઈ કીધું બા હ મારે પરણવાની ઈચ્છા નથી કેમ બસ ભજન કરવું છે મને રહેવા દઉં મને એમાં સંસારમાં પડવાની એક તલ દાણા જાણા જેટલી મને ઈચ્છા નથી પણ જાણું બેટા જો સારો છોકરો મળે સત્સંગી મળે તો પરણો તો બેન શું વાંધો દીકરી શું વાંધો છે ના જો જાણું બેટું અત્યારે તું ના પાડે છે પણ નજીક જો આ મન ખુલ્લા છે થોડા વખત પછી તને વર્ષે બે વર્ષે તને મનમાં સંકલ્પ પરણો ઉઠે તો તું કેજે મનમાં તને પેલું ના રહેવું જોઈએ કારણ કે આ તો આખી જિંદગીનો સવાલ છે ના બા મારો અફર નિર્ણય છે તમે મારી ચિંતા મૂકી દે મારે ભજન સિવાય મારે કઈ કરવું નથી બસ સારું છોકરી ઘરકામમાં મદદ કરાવે ભજન કરે રાખ શું કરે શું કરે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કરે હા હા હા જેવો તો ખરા મીઠું લાગે જે દિવસે કેરી તેતી ગુલાબજાંબુ હ જલેબી આવા બધા મિષ્ઠાનો જોઈને મીઠા લાગે છે પણ જેદી દી આપણને ભગવાનનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય એમ જયારે હૈયામાં પાણી આવે ત્યારે સમજવાનું કે હવે આપણને ભજન જાણું ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ગામડેથી કોઈ ગરડા ઉત્સવો થતા હોય અને જાય સંગ નીકળતા હોય જાનબાઈને કહે ચાલો આવા ભક્તો સૌ આગ્રહ તો કરે છે પણ જાનબાઈ કે ના મારે નથી આવું અરે પણ તું અહિયાં બેસીને ભજન કરવું અને સામે મહારાજ દર્શન કરવું ઉત્સવ સમયે એમની લીલા એમનું સ્વરૂપ એમનું રૂપ વાતે સાચી ને એ જોવાનું મળે તો કોણ મૂકે સાધુ હોય જંગતા હોય છ છ મહિના વરસ વરસ દાડો નીકળી ગયા હોય મહારાજે ચૈત્રી પૂનમ નો કાર્તિકી એકાદ પૂનમ નો ઉત્સવ કર્યો હોય જન્માષ્ટમી ગમે ત્યાં કર્યો હોય રંગોત્સવ મહિનાનો કર્યો હોય તો દોડતા મહારાજ લીલામાં રહી ના જાય દર્શનમાં રહી ન જાય જાનબાઈ ના પાડી મારે નથી આવું લ્યો હશે ભાઈ સૌના કોઈનું મન નું થોડું કળાય છે બધા સંઘ ભાઈઓ જાય એમ કરતા કરતા દિવસો જાય પણ એમાં એકવાર એમની બા કામળભાઈ જ ભાઈઓનો સંગ જતો ને એટલે ગરડા જવા તૈયાર વાત સાંભળજો હવે કામળભાઈ એ માં મમ્મી આવી અને જાનું કીધું બેટી જાનું જો હું જાઉં છું તું હાલ મારે તો નથી આવું એટલે એટલે ગાંડી આ તો કોઈને મનાતું નથી ગામભાઈ વાતું કરે આખો દી સ્વામિનારાયણ સ્વામીનારાયણ ભજન કરે અને જયારે દર્શન થાય ત્યારે મારે નથી આવવું પણ હું હાર્યુ તારી હારી છું હાલ ના માં મહિમા નથી છે ને દર્શન મહિમા છે તો આવતી કેમ નથી જો માં બહુ તમે છે ને મોઢામાં આંગળી નાખીને બોલાવો છો એટલે બોલી નાખું છું હા શ્રીજી મહારાજ ને હોય ને તો આ દર્શન દે હું ત્યાં નથી આવવા વિચાર કરો તમે ખોબડું ફાટી જાય એવી શું સાધનો કર્યા એને શું કર્યું ખાલી એ શ્રીજી મહારાજ ને હોય તો અહીંયા આવીને દર્શન દે હું ત્યાં આવવાની નથી કેવી તાકાત હશે નામ જપને આવું કોઈ યોગી નો બોલી શકે અને જો બોલી જાય તો એને કોઈ જન્મ પાસે આવે નહી ગયા બેનો સાથે કામળભાઈ બા પણ ગયા ઘરડા ગયા મહારાજને દર્શન કર્યા બેઠા કામળભાઈ ને જોયા એટલે મહારાજ કે જાનું દીકરી ના લાવ્યા ભગવાન જેને યાદ કરતો હોય જાનુ ને ન લાવ્યા મહારાજ ના આવી ગયે પણ તમારે એને કેવું તો જોઈએ ને મહારાજ મેં એને ઘણું કીધું તો શું કીધું મોઢું જાય નાનું થઈ ગયું મહારાજ એને જે કીધું ને કહેતા સંકોચ થાય છે કેમ કેવું જાનું એ જે કીધું એમ મહારાજને કેમ મોઢા મોઢા સંભળાવવું એ મહારાજ મેં કીધું અને એને જે કીધું એ મને કહેતા સંકોચ થાય છે નાના ના ના સંકોચ શું રાખવાનો એને જે કીધું એ કયો મહારાજ જાનું એમ કીધું મહારાજને ગરજ હોય ને તો અહીંયા દર્શન દે હું ત્યાં આવવાની નથી અને સહજાનંદ સ્વામી તેદી મીઠું મધ જેવું ગુલાબના ફૂલ જેવું હસ્યા કે કામળભાઈ સાંભળો ખરેખર તો અમારે જ ગરજ છે જીવને કોઈને ગરજ નથી અમારે જ ગરજ છે કામળભાઈ એટલે તો અમે અક્ષરધામમાંથી આવીએ છીએ અનેક વાર અવતારો ધરીએ છીએ અનેક સાધુને ગામડે ગામડે માર ખાઈને મોકલીએ છીએ ભૂખ્યા તરછા સંતોને રખડાવીએ છીએ ગરબા છોડી દઈએ પોતાના વતન છોડી દઈએ એટલા હરિભક્તો ત્રાસ સહન કરે આ બધું અમે કરાવીએ છીએ અને અમે ઉઘાડે પગે દોડીએ છીએ ક્યાંથી આવ્યા છીએ ક્યાંથી આ બધા સંતોને લાવ્યા છીએ અમે કોઈ હવે અહીંયા પધારે નહીં એવા મોટા મોટા ગુણાતીતા થાય ગોપાળાને થાય આવા સંતોને મેં લાવ્યા છે એ અમારે ગરજ છે જીવને હામેથી અમારા સ્વરૂપ ઓળખાવાના અને અમારી મૂર્તિમાં જોડવાના અમારા સુખમાં લઈ જવાની અમને ગરજ છે જીવને તો મૂળ ગરજ નથી ક્યાં ગરજ છે સારું અ કામળભાઈ ધન્ય થઈ જશે તમારા પગલા થઈ જાય છે તીરથ થઇ જાય છે બીજા કેટલાય નવા દર્શન કરશે જીવો એને તમારું સ્વરૂપ ઓળખાય છે અને મહારાજ અમારું તો આખી જિંદગીનું કમાણી કરીને ઘર ખોરડા કર્યા જે કઈ કમાણી એ લેખે લાગી ગઈ મહારાજ અમે ક્યારે અમે તો કહી જ ના શકીએ પણ હવે હરખમાં તો નથી ઘરે આવ્યા વાત કરી જાનું વાત કરી મારાજ આવશે આવે ગરજ હોય તો આવે વિચાર કરો ગરજ હોય તો આવે ધન્ય ધન્ય થઈ ગયા છે થોડા દિવસ ગયા સાંભળજો હો મને એક બાજુ અલાયદો ઓરડો કાઢી દો ને મારે એમાં એકલું બેસીને ભજન કરવું છે મને અહિયાં થોડો વિક્ષેપ થાય ઓહો એક બાજુ આપો એક બાજુ ઓરડો દરબાર ઘટના તો ઓરડા જોઈએ કેવા હોય એક બાજુ વ્યવસ્થા કરી દીકરી ભજન કરે છે માલતર નહીં કોઈ પરણાવી સંસારમાં નાખવાની ઈચ્છા નથી નહીં અત્યારે એવું છે કે છોકરી પરણવા ના પાડે ને હાટકો લાગી જાય એવું થઈ કઈ હોતું છે અમી પહેણ્યા છે ભજન ભજન થતો ભજન તો થાય લગ્ન કર્યો તોય ભજન થાય ગણાતી તાને સાહેબ કીધું હોય માઉતરના માવતરના હૈયા સ્ત્રી બેઠી છે તો છોકરાને પરાય ને પર કીધું નથી પણ એને હૈયા માં સ્ત્રી છે તો સ્ત્રી છોકરાના હૈયા નાખે છે ભગવાન છે તો જીવના હૈયામાં નાખે અલારડો આપી દીધો જાનુભાઈ બેસી બેસીને ભજન કરે છે કે હવે નામે જકજોળિયા રટ લાગી ગઈ છે બસ ભજન કરે છે પણ એક ઘટના બની હોય અમુક લોકો છે ને એ સારું જોવા કરતા ખરાબ જોવા બહુ ટેવાયેલા હોય છે એ લોકોએ કીધું કે અર્ધી રાત્રે હવે આ કમુક લોકો છે ને જો તમે છે ને કુંવારી છોકરી કુંવારો છોકરો પ્રતિષ્ઠિત સમાજનો વ્યક્તિ અને સાધુ આ ચાર ઉપર લોકોની બહુ નજર હોય છે એ શું કરે છે શું ખાય છે ક્યાં સુધી વગર પૈસા રોકેલી સીઆઈડી હોય છે એટલે નજર હોય જ ઈ વાત કોઈએ જાનબાઈ નો ભાઈ જૂઠો ચૈત્રો એને વાત કરી જૂઠા ને જૂઠા હા ભાંગતા જો તને હાટકો લાગે ને અમારા પર ખીજાતો નહી છે વાત કરીએ છે બાકી અમારે બીજું કઈ લેવા દેવા નથી પણ અડધી રાત બાંધતા બેનના ઓરડામાં કોઈ પુરુષ સ્ત્રીના કપડા પહેરીને જાય છે એકસો ને એક ટકાની વાત છે આ મનાય તો માનજે નો મનાય તો મોઢું ધોઈ નાખજે જૂઠો ચૈત્ર કે શું વાત કરે છે હા અને આ તો ક્ષતિ ધરમારો અને એ જમાના જ્યાં સાંભળ્યું ખાતરી વાળી વાત છે જૂઠવાને સાડી ત્રણ ઉરવાળા ચાપ ચાપ ચાપ ખડા થઈ ગયા આખો લાલ ત્રાંબિયા જેવી થઈ ગઈ શું વાત કરો છો મારા મારા બેનના ઓરડામાં કોઈ પુરુષ સ્ત્રીના લુગડા પહેરી જાય હઈ લઉં છું બાપ રે બાપ ભજન કરનારે ને કઈક આવે છે આપત્તિઓ હા નજરે જોઈ છે ને પણ નજરે જોયેલા ઉપર શંકાના વાદળો પણ જીત મેળવી જતા હોય છે એક શંકા નાખી દો ને દેવ જોયો પુરુષ તમને ઝેર જેવો લાગી જાય હા બધું એવું છે એટલે કીધું છે વિમુખ કે વદન છે કથા શું નહીં નહીં જા હા ભગવાન ની કથા તો મારી નાખે બહુ એવું છે રાહત પડી છે ભાયો અંધારું સંધ્યા ચૈત્રી કાલિકાની ખુલ્લા મેદાનમાં તલવાર નાખી દકલા ઓચ મારે જાણે પાણી નું ભર્યું છે એવી તલવાર ઉપાડી જૂઠા ચૈત્ર બેસી ગઈ એક બાજુ છુપાય કોણ છે અંધારી મેઘલી રાત તારા ટમટમે आखी जड़ जंपी गिया से सूती न थी कौन? दरद बीन न कौन जानबाई रेन जागे कोई घन में मोर ना सुवे रेन भमन तो चोर ना सु प्रीत वीनारी सूए जेने राम नुलागी ताली આકાશમાં મેઘ ગર્જન કરતો હોય ત્યારે ચોર નો પ્રીત માં ધક્કો લાગી ગયો નારી સુઈ જાય તો પ્રીત કરી નથી એ પ્રમાણ છે અને જેને ભગવાનના નામમાં તાલી લાગી સુઈ જાય તો પ્રગત થયો નથી सुता से जानू नती सुता नती भजन करे। जेने रट लागे ए कागा कागा स्वामीनागड़ा ने बीरही भक्ति वालों प्रार्थना करे गोपीओ के कागा का મારે મારામ ને જોવો છે પણ બે આતો જહાન ભાઈ ઓરડે જાગે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે દૂર છુપાય કોણ બેઠો છે સગો એનો ભાઈ કાળની જીભ જેવી તલવાર લઈને જૂઠો ચૈત્રો બેઠો છે અર્ધી ક્રાય ભાંગી જુઠ્ઠાએ જોયું નજર સામે બન્યું કોઈક આવ્યું સળસડાટ ગયું બારણું ખુલ્યું અંદર ગયું બારણાનો ભોગલ ભીડાઈ ગયો આને જૂઠાએ દોડતી હતી લો ખોટું નથી બોલતો જૂઠો દોડતો આવ્યો બારણા પાસે આવીને ઉભો રહી ગયો અંદર કિલગીલાટ દાંત કાઢ્યો હાસ્ય થાય ઝાંજરો વાગે જુઠા ને આગ લાગી ગઈ હા શું છે જોર થી જેટલો જોર હતો ને એટલો જોરથી મુકો બારણા ઉપર ફેંક્યો બેન જાણું જાણું કોણ હું જૂઠો તારો ભાઈ હા પણ અડધી રાતે શું છે ભાઈ મારે કામ છે બારણું ખોટું ના ના ભાઈ અત્યારે હું અડધી કીધું બાર હું જુઠ્ઠો છું બાર ખોલ્યું જૂઠો અંદર ગયો ઘીનો દિવસ જલે છે આખા ઓરડામાં પ્રકાશ છે ચારે બાજુ જોવા મળ્યું આખો ઓરડો ખાલી કોઈ નઈ જૂઠો કે નજર હામે જોયું દેખાતું કેમ નથી રોમ રોમ ધ્રુજે છે અહિયાં કોણ છે બતાય જોઈ લો મેં નજરે જોયું છે બેન કોઈ આવ્યું છે પુરુષના કપડા આ સ્ત્રીના કપડા કરીને કોઈ પુરુષ આવ્યું છે वायका प्रमाण मैं नजरे ज बारणु खुलू अंदर आई एट बढ़ उग्री शुरू जरूर आ तो जो पर जो देखात नहीं क्या संघरू छो बोल बेन हाथ वगे लगू पू साइक अघटित थी जाए तो आपने मोडू शूसमाजाड़ू આનો મને ભય છે કાલ સવારે સામેના ગાળ પડશે અમાર આખા કુટુંબ તલવાર પેટ કટારી ખાઈન મરી જવું પડે અને જાણું અધી રાતેરડે આવે અમને એટલું માન કે હજી મેં મા બાપ વાત નથી કરી નહીં સાંભળતા પેલા ઈ મરી જાય હા હા હા હા તને શંકા પડી મારા શંકા પડે તો સાત વાર ની હાડી હાથ વાર પડે કેમ નો પડે એમ જ્યા વાત થઈ જાય નીચું મોઢું કરી દેવો એકદમ વીજળીનો ચમકારો થયો આમ જોયું ખૂણામાં ત્યાં વીજળીના ચમકારામાં એક સ્ત્રીના કપડેલી પહેરેલી વ્યક્તિ ઉભી થઈ જોઈ લે જીઠા આ કોણ છે એલી વ્યક્તિ બોલી જૂઠા હું કોઈ પુરુષ નથી હું સ્ત્રી જ છું કે સ્ત્રીના કપડા પહેરી અને પુરુષ આવે છે હું સ્ત્રી છું પણ તું મને નહીં ઓળખતો કારણ કે તારો ત્યારે જન્મ નહીં ભાઈ તારો જન્મ નહીં એટલે તું મને ના ઓળખ પણ હું છે ને ત્રણ ખોરડા મૂકી લક્ષ્મીચંદ છેઠ છે ને હા એની ઘરવાળી છું તું ના ઓળખ તારો અત્યારે જન્મી નતો એ લક્ષ્મીચંદ ની હું ઘરવાળી છું હું મરી ગઈ ને ઘણા વર્ષ થઈ ગયા હું મરીને ભૂત થઈ જઈ જુડાયેલ હે તો તું પ્રેત છો હા સાંભળું તો છે એના વર્ષો પેલા એની ઘરવાળી મરી ગઈ છે લક્ષ્મીચંદ છેઠે મેળવ્યા વખત ઘરડા થઈ ગયા છે અને જેના ઘરવાળા મરી ગયા એને વર્ષો થઈ ગયા હા એ હું પોતે છું હું ચૂડેલ થઈ છું ભૂત છું પ્રેત છું પ્રેત છું ચૂડેલ છું અરે જુઠ્ઠા સાંભળી લે बहु दुखी थी हूँ बहु भटकी छह रजी छू बहु है बहुत परेशान छू मलमूतर खाई खाई ने वर्षो काम करती हरती फरती मारू दिल ठरी गय जानू ने पगे लगती धीमे धीमे मैं जानू साथनु मैंने अपना जूठा सा ले हूँ तो जानू पाचे सत्संग करने रात भांगे तेरे आज हूँ परम पवित्र थी गई छू हृदय मारा पाप रो न तो श्रीजी महाराज नजन करूच जूठा तारी बेन तो महासती है एना आक्षेप नागत नहीं, नहीं तर मरी ने भड़को थी जाइ पाचों कोई जन्मे सूटीश नही જૂઠો દોડી સ્ત્રી આ અલોપ થઈ ગઈ જૂઠા દોડી અને બેનના પગ પકડી લીધા ચોધારા શીર રડવા બેન મને માફ કર માફ કર હા ભાઈ આ માફત છે ભલ ભલા શંકા પડે એક તો અમે કુંવારા સ્ત્રી જન્મ એકલા રહીએ એટલે આવું થાય ભજન કરે અને કોને દુઃખ નથી આવ્યા જૂઠા પણ જા ભૂલી જાય છે અને મને સુખે ભજન કરવા દે જાય જાનુભાઈ ભજન કરે છે પાછો ફરી ગયો વાત ધરબાઈ ગઈ વર્ષો જવા માંડ્યા દિવસો પર દિવસો જાય મહિના ઉપર મહિના જાય વર્ષો પર વર્ષો જાય ચોમાસો પર ચોમાસા જાય ઉનાળા પર ઉનાળા જાય શિયાળા પ્રસંગ આવ્યો શ્રીજી મહારાજે જાડી જાન જોડી કોઈ દી નીકળી ન હોય એવી વરનું ભગવાન સહજાનંદ સ્વામી હાંકે લાટા પાટા શણગારેલો દરબાર जांद वचमा बैठो बैठो डोले वैरागी सतो मुक्ता स्वामी गोपालनंद स्वामी निश्कुलांद स्वामी पर गीत गवाय छापरी आम दूर दूर देखाई दी जाए पासे माती रस्तो पास मस्त बाइपास थी जाए दादा जांदड़ी गाड़ा निकली जाए सहजानंद स्वामी आनंद कौटी ब्रह्म ना धनी एने भाई चमत्कार कर खोट बोलता है वर लगे एने चमत्कार करता शु वाले एक रूपे दादा नु वेलूडू हाँकेटवदर जाए बीजे रूपे दिव्य रथ दिव्य रूपे सहजानंद स्वामी दिव्य रूपे पार्षदों સરસ મજા જોડેલો રથ લઈ છાપરી ગામના છો ત્યાં છે દરબારગઢમાં રાવત ચૈત્રાના દરબારગઢમાં જઈને ટોકોરા માર્યા હજી તો કઈ જોવે નો જોવે ત્યાં તો રથડો આવી ગયો અમને મન પડે એટલે આવી જાય પણ જાનું તલસ્થિતિ એને અમારા શરીરની શ્રી અંગ સુગંધ આવી એટલે જાનું તડપી એટલે અમારે અચાનક આવું પડ્યું છે હા તમે અમને ઢોલી ઢાળી બેસાળ કરાવવાનું કયો છો અમારે પાણી આ ઘડિયા નથી પીવું ઢોલીઓ ઢાળી દીધું બેઠા જાનુ ક્યાં છે બોલો નારાજ તો ઓરડામાં હાકળાવીને ભજન કરે બહાર ક્યાં નીકળે તો હવે ઓરડે અમારે જાવું પડશે કે અહીંયા આવશે કેવો ગરીબ થઈ ગયો ભગવાન પૂછી લો એને જો એમ ક્યાંક ઓરડે આવે છે ઓરડે જાય અને જાનો ખબર કરો આવે તો અમે કામળભાઈ કે મહારાજ તમે બેસો હું છું દોડતા કામળભાઈ શ્રીજી મહારાજ આવ્યા હે બારણું ખોલી નાખ્યું જાણુભાઈ દોડતા દોડતા આવ્યા મહારાજના પગમાં ઢગલો થઈ ગયા પણ જેવા આવ્યા ને શ્રીજી મહારાજ બોલ્યા આવો દેવિયા આવો આવો દેવિયાની શુક્રાચાર્યની દીકરી યુગો પેલા કેટલાય જન્મથી રજળતી સાધના કરતી રજળતી સાધના કરતી યુગો નીકળી ગયા કચ્છ દેવયાની કથા તમે સાંભળો છો ને ઓહ આ શુક્રાચાર્યની દીકરી દેવિયાની છે રઝળતી કેટલાય જન્મો યુગો સાધના કરતી આજ અમારો યોને યોગ થઈ ગયો છે અને પેલી જાનુભાઈ ચોધાર આંખમાંથી નીકળી ગયા મહારાજ યુગો રખડી હવે ક્યારે અંત લાવવો છે બસ બસ આનું હવે એક મહિના પછી હું અત્યારને તેડી જાય બસ મહારાજ સાચું હા મહિના પછી તેડી જાય ભલે મહારાજ ખુશ છે ભલે ભગવાન સુખ મળતું હોય તો આ લોકમાં સુખ શું છે એવા માવતરે મળવા ભાઈ દુર્લભ છે ને નહીં એ આને પેલા એ રોવા મળે પણ મહારાજને જાણુભાઈ કીધું મહારાજ તમે મને મહિના પછી તેડવા આવો એ વાત તો સાચી પણ એક વાત છે કે દીકરી એકની બે મહારાજ બે ની ત્રણ શું હું એકલી નહીં આવું તો અમને ત્રણ જણાને હેર્ય લેવા પડશે અમારે બોલી થઈ છે મહારાજ કે બોલી ભૂતડી નહીં હેરી લેવાની છે શિરસતો શાસ્ત્ર એમ છે એને તો અહીંથી છૂટી બદ્રીકાશર માં જવાનું તપ કરવું થોડું કરવાનું શુદ્ધ થવાનું ફરી સત્સંગમાં આવવાનું જન્મ ધરવાનો અને પછી ભજન કરે પછી અક્ષરધામ ને અવાય જાન કે મહારાજ તમારી ગણતરી હશે કોલ દીધા છે કે એકને ક્યારેય જાવું નહીં જાવું તો એક મારી માછીની દીકરી એક એક લક્ષ્મીચંદ ઘરવાળી જે ચૂડેલ ભૂત છે એ અને ત્રીજી જાનું બેને પેલા પગમાં પેલા રથમાં ચડાવીશ તમારા દિવ્ય રથમાં અને પછી જાનું પગ દેશે આ અમારો કોલ છે विचार <laughs> करो तमें ભલે મહારાજ ઉભા થઈ ગયા જાનું લાય તારા હાથ નું પાણી પી લો દાદાને પરણાવવાનો બાકી છે જાનુ પાણીનો લોટો લાવે જમવાની વેળ નથી જાનું જળનો લોટો આપ્યો મહારાજ ઉભા હોવા ગટ ડાબે આખી લોટા પાણી પીધું પગમાં મોજડી ઉતારી નતી એમ એમ જાનું આશીર્વાદ દીધું જા મહિના પછી આવું છું ત્રણેય હા બા રેજો ત્રણેય ને સહજા લઈ જશે અને મહિનો થયો શ્રીજી મહારાજ પધાર્યા જાનુભાઈ બૂમ પાડી માં દોડો શ્રીજી મહારાજ આવ્યા છે અને એ જ વખતે આ ત્રણેય દર્શાણા અને ત્રણેય એક સાથે દિવ્ય વિમાનમાં માં બેસાડી અને આ સહજાનંદ સ્વામી પોતાની પાસે લઈ ગયા દિવ્ય કામ કર્યું સ્વામી નારાજ સ્વામી નથી યોગ સાધ્યા નથી વ્રત તીજા કઈ બીજા કોઈ સાધનો સીધું સરળ ફળમાં અતિ મહાન છે એટલે નામ છે એ સરળ છે છતું ફળમાં ભગવાનનો હાથો હાથ કરાવે એવું આ સાધન છે એવો નામનો અપરંપાર મહિમા છે વિશેષ નામનો મહિમા ઘણો બાકી છે એ અનુકૂળતા આટલું આજે સાંભળ્યું હૈયત ધારજો અને ભગવાન સ્વામિનારાયણમાં મન જોડાય એવી તમે બધા પુરુષાર્થ પ્રયાસ અને વધારે ટેક રાખજો એવી અપેક્ષા સાથે સહજાનંદ સ્વામી બાલા ભક્તજનો જે સ્વામિનારાયણ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 सारी प्रवृत्ति साथे देवदर्शन माटे माटे सतत जड़ाये रह